સમજાવી વાત છું કે સમજવી પડશે ને હાચી વાત સમજવી પડશે ને जाप करवासे ભાવ કરે છે કારણ કે હું કરતા છું એ ભાન છે તેથી છું એ ભાન થાય નહી તો પ્રાર્થ પ્રારબવતા બી ના પડે મુતો જાય મનમાં ભાવ કરતો જાય મારા ફાધર નાલાયક છે મારા ફાદર ના લાયક છે નાલાયક છે પહેરાન કરે છે તેલ કાઢી નાખે છે કારણ કે ક્રમિક માર્ગ અત્યારે ફ્રેકચર થઈ ગયો છે ફરી જાય છે એવું તમે જય લે કે મારી સહી ન એવું બોલ જ ના રાખા હોય એવું બોલો આવી રીતે ધર્મ ઉડી ગયો એ ક્રમિક માર્ગ કેવો હતો પ્રારબ્ધ ભોગવતા કેવલ જાગૃતિ તમને આપવામાં આવે છે તે તમારું તમારી જે નીચે શક્તિ આધારે જેટલું ઉત્પન્ન થાય એટલી શક્તિ થાય તમને પણ એકદમ શક્તિ ઉત્પન્ન થાય દ્વારું થઈ જાય એક સેકન્ડ પર સ્વરૂપ ના ભૂલો રાતે વડે બોલે ખરા કે હું આમ છું તે પણ એ તો બધી યાદગીરી જ્ઞાન યાદગીરી ની જરૂર નહિ યાદગીરી એ પૂગલ છે શું છે યાદગીરી શનાદન છે યાદગીરી બઉ જ યાદ શક્તિ છે યાદ શક્તિ યાદ શક્તિના અધીન છે યાદ શક્તિ નથી આમાં આ શું વાર હોય ખબર ના હોય અમને વાર શું હોય મહિનો શું હોય કશું ખબર ના હોય તો ના ભૂલી ગયું વખતે ન હોય સ્વભાવ સારો કેવાય ને એ તો જગત ના લોકો એને કે છે ડોબા જેવો છે નહી કેતા પડે ને બેભાન માણસ ને જગત તો યાદ રહ્યા કરે એને ભાઈ ની જગ્યાઓ ફફ્યા કરે જગત એક કલાક વિસ્મત થવું અને સત્ય સ્મૃતિ માં રહેવું એ દુનિયા બહુ મોટી વસ્તુ છે યાદ હોય બધું ભૂલી ગયા અને વિસ્મૃતિ થાય તો સુખ થાય અંદર નઈ તો એ સ્મૃતિ જ કહી રહ્યા કરે તમને કેટલી બધી સ્મૃતિ રહ્યા કરે એ બધી કઈ કઈ કઈ કઈ માથા કરતા અમુક બાબત તમારું તમારી બાબત માં બહુ હોય બેન ને તો અમુક બાબત માં વધારે મુશ્કેલી અમુક બાબત માં એટલે જેના જેમાં રાખ દે એમને ઘરમાં રાખદેશ હોય મૂકવા છે આ બધા આપે તો આ ના બને સમજ પડે અબજ રૂપિયા આપે તો આ જે પ્રાપ્તિ થાય છે તે બનેવી રૂપિયા થાય એવી હિમાલયમાં પડી બોલો હવે પોતે સ્વતંત્ર બને છે આઝાદ બને છે ભગવાન પણ ઉપરી નહીં ઉપરી નહીં પછી કેવી મજા આવે અને ઉપરી કોણ હતા તમારા દોષો છે અરે તારા બ્લન્ડર છે બ્લન્ડર માં કોણ પ્રભુદાસ છું કેટલા બ્લન્ડર છેડી આપીએ પછી ભૂલો છે ને મિસ્ટેક રહી ને તે તમારે કાઢવાની તમારે કાર્ય નહી પડે એ પોતાને છે એ બે ને શું સંબંધ છે તારે કર એવું નથી કેહતું શું કે છે વ્યવસ્થિત શું કે તું કામ કરે જાઉ સમજણ માં જ થાય દાદા મને એમ લાગ્યું કે પ્રારબ્ધને અનુલક્ષી પ્રારબ વ્યક્તિ ને ખરું પ્રારબ્ધ વ્યક્તિ ને ખરું કારણ કે પ્રારબ્ધ આગળ જાય ત્યાર પછી વ્યવસ્થિત થાય છે પણ તે આ પ્રારબ્ધ હોય વ્યક્તિ ને તો ખરું ને પણ વ્યસ્તી નું ફળ એને મળે ને તર અને પ્રાર્થ ઇન્દ્રિયો એ વસ્તુ નથી પુરસાદ જડે નઈ તો કાળે લોકો જ્ઞાન માં ચાલે જાય પુરસાદ ફેરવી નાખે પણ આ તો લોકો શું કરે પ્રાર્થ ને ફેર ફેરે ફેરે ફેરે ફેરે જો પ્રારંભ ને ફેરે ફેરે કરે એટલે અજ્ઞાન થી અજ્ઞાન કોદળ જાય નહીં તો તેનું નામ કહેવાય કે જે પછી બીજું સાનું થઈ ગયું બીજી શક્તિ શું થશે આ બધું યંત્ર છે સ બંધ થાય ત્યારે જરૂર નથી આવે આખો દારો પેટ્રોલ પૂર પૂર કરે છે તે પાછું હળગ છે નહીતું સાચું બોલજો લાગે છે ને એટલે ઓલવાનું જે લાગ્યું ઓલવવો કે પછી તમને તરસ લાગે છે નહી લાગશે તરસ એવું લાગે છે પાણી બધું ખલાસી ગયું લાગે બડકો થાય આ બધું લાગતું આવું બધું ભૂખ લાગે થાક લાગે ભણ લાગે આપડે ભાષા બોલે છે કે લાગે છે લાગતું નથી આવડે ભાષા બહુ સરસ છે દરેકની પાસે ભાષા દર સરિસ હોય શું કહું આપણી ભાષા આપણે બહુ પ્રિય થઈ પડેલ છે પરિયાય દરેક નાઇટ આપਦਾ ફાલ માઇટી અરબત છે ને બઉ જોર ના આપતા એની પાસે પુરુષાર્થ થયા જ કરે છે શું થયા છે કાંઈ કરતા છે શું છે એ ભાન છે અત્યારે ના વધે બોજો ખરે ખરો વધે પચીસ નો દાદા દર્શન ઉતાવળ તો હોય પણ જીવ ની જેવી પુણ્ય હા તો અમારા રસ્તા કે લાવે ઉડતી નથી પગે ધૂરે ચાલે તો એકેન્દ્રીય જીવો ગયા નહિ નહી પછી ગીતે ચાલે તો શું તારે એના કરતા કાડી બાજી પહેલો ને કહે ત્યારે વાત થઈ છે દાદા ત્યારે તારા ખરી કાકર કે આવું નામ પડેલા ખરેખર સાકર બેન છો બીજું કશું તો સાકર બેન સાકર બેન કેવાના જ છ સાકર બેન કેવાના જ છીએ તમે કોણ છો તારે આત્મા છીએ તમને સાકરબે હા ઓળખાવા તો જોઈએ સાકરબે નામ તો પાડવું જોઈએ પણ તમને અસર થાય છે સાકરબેન ગાર મળે તો થાય છે તો તમે સાકર છો ને તો તમને આત્મા કઈ થાય ના કરે ત્યાગી આવે અનંતર ભક્ણ થયું નહી તમને કાર અસર થતી નથી સારો તમે હાથ માં આપે અન્ન આત્મા થયા કેવાય સમજ બધું સાકર બહેન સાકર બહેશે એ કરે બધી એવી ખરા ને તમે કઈ જ્ઞાન થયેલું લાગે છે માણસ માત્ર ને સ્વભાવ પર આધાર રહેશે ને તમને તો સ્વભાવ નથી ને મે નાનું પણ સમજે છે જો કઈ રિઝ મેળા ગયા ને તો બધી ખાતા બધી રાખવામાં આવે તો તમે તો ને કહી ઉકેલ લાવવા પડે નેસ બિલકુલ આવી જાય એને શું નહી આવે કેવાય જ નહી આપડે શું કરવું પડે આપડે શું અથડાવવું પડે એટલે આપડે કઈ સલામ સાહેબ હાથી જ કહી છે અને કેવા લોકો છે ભલા માણસ કે છે માફી કરવી પડે ના કરવી પડે આકાર તરત માફી નઈ આપો તો તમારે ઘર ચાલવું પડશે તમે માફી આલો જ કરે છે કોણ ચેતવે કેટલી જીત જતી રેટલો જીત જતી રે પાંચ વર્ષ માટે